તું આત્મા ને આખા જઈને બસાય બધા સાદુ કરતા હાથમાં જાણી લીધો ક્યારે જાણે બી પ્રવચન પ્રવચન માં આત્મા હતો નથી આત્મા જ્ઞાની ની પાસે એકલા ની પાસે જ હોય બીજા આત્મા ના હોય બસ બીજી કઈ આત્મા ના હોય થર્મો સાધુ કાવે હિન્દુસ્તાન નામ સાધુ છે બધા કેવા છે હિન્દુસ્તાન ની હિન્દુસ્તાન ની આ ડા કાવે મહાપુરુષ અત્યારે બધું મહાપુરુષ ખોલવા જ નહીં આ ફેર પહોંચડો છે કે નઈ એટલું તપાસ કરવું આ પોચડ મુ કેવો સુગંધી હોય આપની વાણી કેવી સુંદર હોય કે આવું ક્રોધમાં હોય ને હોય તો બહુ જુ જ કેવું હોય પોતાને નુકસાન કરતા હોય બીજા નુકસાન ના કરે એવા હોય કેવા હોય માન માં સાધક કયા ભગવાન રોજ માન માં આ લોકો છે પણ બીજા નુકસાન કરતા નથી અને પોતાને મે તમને સમજાય ખરું બરોબર સમજાય ને તમને બીજા ને નુકસાન ના કરેલો ક્યાં મળે છે મેં પણ સમયેલા ખરા હું એ પૂછું છું ક્યાં મળે છે તમે જોઈ શકો છો જોઈ શકું પાંચ સાત હજાર મેધુઓ જોયા શું કયું તો સાધુ મેં જોયા નથી તમને ભેગા થયા ખરા છે સાધુ નથી એ વાત સમજી ગયો વિચાર કોઈ ને વિચાર આવે દીક્ષા લેવાના કોઈ ને તમને આવે છે ને મને આવ્યો છે એટલે પણ પૂર્વે ભાવ ભાવ કરેલા છે જયારે જેવા ભાવ કર્યો હોય ને તેઓ એમાં ફાયદો કે નુકસાન કાયદો નુકસાન આ કાળમાં આ તો લપત નો કાળ છે લપતતો હોય ને એમાં નફો હોય ખોટ હોય લપતતો હોય એમાં નફો હોય ખોટ હોય એમાં બે પાસા છે ને એમાં બે પાસા છે ને લટકતો લપસતો આ વાંકા ને લોકો આ વાંકાલ માં તમે શું કહો તમારું થાય છે તો પછી શું કામ ન સાધુ કેમ કેવાય હા સમજવાની જરૂર છે એટલું સમજી ગયા ક્રોધ માન માં ચલાવી લેવાનું ભગવાન કહ્યું છે કે બીજા કોઈ ને દુખદાયી થઈ પડતો શું કહ્યું એક જીવ નહી પાડોશી નહીં કોઈ ને થઈ પડે એટલા ક્રોધ માન માં લેવાનું કોઈ હા તમને વ્યાજબી લાગે છે નઈ પેલું બોડ સારું દેખાવવું જોઈએ પછી પગથિયા ના હોય પછી જોવું ચારી ને માટે વિચાર વિચારજો આવ્યો છે એ બધા આમાં તો બહુ ટેશન છે બધું ઘણા ટેશન છે આપડે અમદાવાદ સ્ટેશન જવું હોય ને વાપી આવે છે એ કુંડલી ની છે આ બધું બધું ચેન ચાળા ભગવાન આવું નથી કર્યું આ તો લોકોએ પોતા અહંકારીઓ પોતાની પોતાની નવી નવી બનાવટ મૂકી છે શું કહ્યું પોતાની બનાવટ મૂકી દેવા હંકારીઓ ગુજરાતી વેદાંત માંથી આયેલી છે તેમાંથી આવેલી છે આપણે વેદાંત માં થઈ પણ એટલે વેદાંત પછી આ સંશોધન ખરું કે વેદ માં આ વાત નથી વેદ શું કે છે આપડે ગીતા પછી શિવે કહ્યું તંત્ર સાધના વાત શિવે કરી ગીતા કહ્યું છે દોહંત છે ગીતામાં કહ્યું એ એવું કેવા માંગે છે કે કૃષ્ણ ભગવાન જે પડી જાય તે મોક્ષ આ તો બધા પોત પોતાની રૂપ બધી એ મુકેલ દિવસ નથી તેથી મારે આ બધું ખુલ્લું કરવું પડે શું કરવું પડે છે ભગવાન ભગવાનકારી નાખ્યા એ કુંડલી ની જાગ્રત કરે બીજું કરે ત્રીજું કરે શક્તિ ના કરે છે શું કરે છે એ બધા યોગો સ્થૂલ યોગો છે શું છે સ્થૂલ તો કામ ચાલશે હવે સુક્ષ્મ સુક્ષ્મતર અને સૂક્ષ્મતમ એની થોડી સમજ આપો હ આપે કહ્યું જે રીતે સમજાવે બચ્ચા ને એ રીતે સમજાવો હા મેં તમને જે વાત બતાવી ને એ સુક્ષ્મતમ ની વાત બતાવી સૂક્ષ્મતમ જે વાત શાસ્ત્ર હોય ને પુસ્તક ના હોય એ ભાવ કેવી રીતે હવે ઉડા ના આવું પાછું બીજી કઈ ગામ જતા રહે એમને દેખાડી દઉં અને આ સાયન્સ વધારે કારણ કે આંકડા લોકો ભૂલ ભૂલ આ પેઠા પછી નીકળાશે નહીં પેઠા પછી ક્રોધિ થઈ પડે છે ના હોય તે પાસે પછી થાય નઈ આપડે આજુબાજુ પૂછ્યું નાનપણ માં કેવો હતો કેવો હતો ખબર પડે જે માલ છે ને તે જાય નહી તો બદલાય વસ્તુ નથી એ સાયન્ટિસ્ટરંગાબાદ ત્યાં એરોડમ પર એટલે કોઈ ના પૂછવી જોઈએ કોણ છે કેવું જશે બાકી ખુદ ને ધોને ખુદા બાર ખાવાનો વિચાર થાય છે બાર ખાવાનો વિચાર થાય છે એટલે જ તો સમજવા માટે આવ્યો છું કે બઉ સમજી ને જરૂરી સમજવું જરૂર છે નામ સુ તમારું જેઠાલા કહ્યું કે સમજવાનું નહિ તો મહાવીર નો સાચો સંત કેવા હોય લક્ષ્મી અડે નહિ વિષય અડે નહિ પછી કીર્તિ ના કીર્તિ ના ગીર્તિ ની ભીખ ના હોય માન ની ભીખ ના હોય ડેરા બાંધવાની ભીખ ના હોય કેટલી પ્રકારની ભીખો તેમાં ભગવાન નું ઘણા કહેવાય શું પડે છે બરોબર કીર્તિ ની ભીખ હોવી જોઈએ ના હોવી જોઈએ ડેરા બાંધવાની ભીખ તો પછી ભગવાન ને સારું લાગતું છે એવું લાગતું છે છોકરા કેવાતા ક્યાં ભગવાને શું કરે પેટ પાક્યું ભગવાન પોતાનું પેટ પાકે ભગવાન ખાતા નથી ને શરીર ખાય છે મોટું ખાય છે કોણ શીખવાડ્યું કોણ ગુરુ મળ્યો મનપુ છે મારે બે મહિના ચાર મહિના નાખો ના ખાવ હું એજ પૂછવા માંગુ છું કે બે મહિના ચાર મહિના તમારે એટલે કોણ બધી થોડી ઘણી સમજણ પડે પણ છે ભૂસાઈ જાય છે સમજણ થોડી ઘણી સમજણ પડે છે હા બધા કહે છે એમ મને ના પણ તમે ખરેખર તમને જેઠા મારાથી ઓળખે મારા એ નામ મને ઓળખે છે મારે કઈ નઈ થાય કઈ નઈ થાય ના શું કીધું જેઠાલાલ કઈ બોલાવે છે એમ બધા રીતે મેં મારું નામ જાહેર કર્યું એટલે મને બોલાવે આ ખાતા નથી બરોબર છે આ ખાતા નથી બરોબર છે આ ખાતા નથી શું ખાતા નથી આ બધું ખાતા નથી આ લોકો પણ તમે ખાવ છો હવે એજ સમજણ પડતી નથી આજ્ઞા તો માનો આ તમે પછી આ તમે દાળો વસ્તે ગુરુ ગુરુ મળશે તેલ કરી નાખશે હા મારી આજ્ઞા માનો એમને પૂછો તમે કાવ છો નહીં